કેટલો લાભ મળે કુંડ મળે અને આત્મા ને ભગવાન આપણા અર્થન પ્રભુ પ્રત્યે કેમ શ્રદ્ધા જાગે પૂજા કરવાની એના પર કઈ સમજાવો ભગવાન સારા ભગવાન શું કે છે હે બોરખો પૂજા ના કરો તો સારું જોડા મારો બેન ફોટો લેશો એવું ના કરો કે છે શું કે છે આનાથી અપરાધ થાય છે શું બાકી નક્કી કરી ભગવાન પાસે જાય તો જોડો સંભાળો નથી ભગવાન ની કિંમત નથી જોડા ની ભગવાન ની કિંમત બધી હરકી કરી નાખે છે પછી ભાવ પૂજા અને ભગવાન થઈ ગયા અપરાધી છે પણ આ જોડો યાદ રે ને કળીઓ તોડી ફૂલો મોટો હોય તેનો અપરાધ ની બહુ ઓછી કિંમત છે આ જોડો યાદ રે દુકાન યાદ રે ભગવાન ને મગજમાં આવે એના ઉપર કઈ ઉપયોગ આપો કારણ કે આપણે તો માયા વિચે છીએ હું તમે એથી વધારે ઊંચો આપું પણ તમે એ પ્રમાણે ચાલવાનો છે કલાકે નહીં ચલાય નહીં ચલાય એક પૈસા આવશે કોઈ અમારે ઘર બધી સમજ પડી હોય અત્યારે પડી ના હોય પૈસા ધર્મ થયો હતો બરાબર તાર્યા જેમ મોટા થતા ગયા ઉગડતા ગયા છે બરાબર છે કારણ કે અવસરપીણી કા છે ને ઉતરતો કીચે ગતિ બન્યા જવાનું છે નીચે ગતિ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 भगवान शु न ना करेम तूटे संसार मार्ग बहु कष्टे थाई क મોક્ષ નું સુખ જોયે છે જેટલો ઉપદેશ અને એવો ને એવો મજબૂત થાય ઉપદેશ ખાઈ ને જાડો થયો પાડો શું ભાઈ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 તમારા મને તમને બાર જોડો ખબર છે ઊંચ ભાવના માટે તો મોક્ષ થઈ જશે કુરા છો કુરા છો શું છે કુરા કુરા હજુ શાક મૂકી ચડે નઈ જલ્દી નઈ ચડે નઈ એવું બધું તમે ચડાવો ને ચડવા માટે સીડી જોઈએ ને તમારે કશું નહીં ચઢાવવાના મને લિફ્ટ લિફ્ટ લિફ્ટમાં ગયેલા ચઢેરા साधु सतो समे तक खातरी सी खातरी सी तीन આપણે ગુરુ આગળ જઈએ એનો કલ્યાણ કરવા માટે કે ભાઈ આત્મા છે કઈ રીતે છે જીવ અને આત્મા અલગ કેમ છે એ ઉપાવો કારણ કે અમે તો અમે અને તમે આમાં ફરક ને સંસારી પહેલા તમે જેમ પોચો કીર્થન કરો ભગવાન થઈ ગયા પડે જીવની ની ઉત્પત્તિ થઈ એને જે શરીર આ શરીર જેનું ઉત્પન્ન મનુષ્ય જન્મ પ્રાપ્ત કરવાનું સારા કર્મો છે એટલે આપણે મનુષ્ય જન્મ પેદા થયા છે રાડો ખાવા જવાનો આપણા હાથમાં નથી ના પણ કર્મ કેવા બોધો એ તો ખબર પડે ને એટલું ખબર હોય તો પછી સંસારમાં શા માટે થઈ તો પછી થઈ જઈ નઈ ભગવાને કહ્યું ધ્યાન કરશે તેને ધ્યાન આવે છે રાત્રે સામાન્ય રીતે ક્યાં તે મળે કઈ દો એમને જો કહ્યું હોત ભગવાન ક્યાં કહ્યું તમે છૂટા થયા તું ધ્યાન થયું કેવાય શું થયું તમે બોલાતા નહિ તો આવે છે ને એમને શું કરવું પડે તમારે હે બધી જાત ની આ હિસાબ છે આપડો એ આવ્યા છે આપડો હિસાબ ચુકવા માટે કરવાનું અધોગતિ માં જવાનું થાય ને હવે આ હિસાબ છે તમારો તમારી માગતો હોય આવે ના આવે હિસાબમાં શું આપડે એની જોડે કકડાટ કરવાનું ના હોય ને સ્વાભાવિક વિચાર આવે ના મોક્ષ આપવા દેવા આપી દઈએ કાલે ભાઈ તમે તો તમે કહો છો હું જ નાખતી કેવા માણસ હું કોણ છું નથી સમજ પુરણ ગરમ થયા કરે છે સમજાય ને એટલે બે હજારી મોક્ષ દાતા હોય પોતાનો મોક્ષ થઈ ગયેલો હોય બીજા કરી આપે એનું નામ મોક્ષ ના દાન આપ